અમુક એક થશે ફરી પાડ્યા કરે નઈ જયારે જ્ઞાનીઓ ઘટે ત્યારે અજ્ઞાનીઓ ફોટો પાડ્યા કરે નહી જ્ઞાન્ય ધર્મ ની વાયર કે હોય છે પાંચ વાગ્ય બરોબર સમજમાં આવી ગયા રિલેટિવ રિયલ થી બન વિરોધાભાસ વિચાર થાય ને એટલા માટે બોલાયા એ પોતે જ ગુણાકાર સ્લેટ ઉપર મળ્યા પાછું પોતે જ ભાગ્યા હોય તો પહેરવાના ભાવ એક જો પેલું કરવું હોય તો આ ભાવ ઉત્પન્નના થવો જોઈએ આ તો એવું છે ને સ્લેટ માં ગુણા કરીએ કરીએ બે ગુણ્યા બે ચાર પછી ચાર ભાગ્યા ચાર રહ્યું છે તારે સમજાય છે ને આ સમસારખી થાય એના ચાર પાંચ ભાગ્યું રહ્યું ચાર પાંચ વાગી ત્યારે બે ને ગુણ્યા બે ચાર લાવ્યો અને ચાર ને ચારે ભાગી નાખ્યા એટલે આ પ્લેટ લખી લાવ્યો શું રહ્યું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 ગ્રાહ આવું નથી પદા ગ્રહ તો અમુક હોય છે ના નથી બનાવી પછી ક્યારે ખીચડી બને કહો નથી બનાવું બોલ ને પુર બનાવી છે બોલ એક બાજુ પર આવી ને બે કિનારે તો અમે તો દવાનું ના જવાનું તારે તારે આબા દવાનું તમે એક બાજુ આઠ કિનારે ગઈ જઈશ આગે નહી હા એટલે પાંચે જવાનું જવાનું એટલે અમે રુદિયુ ને મૃદુ બેવ હોય અપલખણ વાળા અપલખણ વાળા માણસ ભૂલી એની એક ભૂલ ભાગે ભગવાન કેવાય એક જ ભૂલ ભાગી આવે ભૂલ ભાગે પોતા માટે આપણે સમજણ કઈ મુશ્કેલ આવે ડુંગરસિંહ મહારાજ ને કોઈ ન તો જુઓ આમ કરતા હતા નહીં આમ એ જગ્યા કરે પછી એનું કડક ના બોલીતા શું થાય માવી ના પિતા બધા ચક્કરો ના કેવું કરે કઈ જાતના ચક્કરો મનમ મા નહી બેઠા પલાસ સુધી આવે દિલ્હી ના બાદશાહ બાદશાહ શું કહ્યું ના છેલ્લા બહાદુર શાહ સાથે કહ્યું કે દિલ્હી ના છેલ્લા બાદશાહ છો બહાદુર શાહ છે તમારે અમે લાયક નથી આ પાર્ટ ને હા બોલ્યા ને ખેલ્લાબાદ શાહ બહાદુર શાહ છો પણ આ ગાડી ઉપર છો એમ કયું મારી થી પાર્ટી ઉપર છો છેલ્લા બાદશાહ બહાદુર શાહ સગાદુર પછી વળવું ના પડતા કે શું થાય પેલો શિષ્યો કે છે બોલવાની વાત કરી ને એને ફાવતું હોય ને શિક્ષ્ય નિમિત્ત બધું જ વણાય કેસે નિમિત ભરે તારે ખબર પડે તમારું દીતરાગી વળવા જાય લાગે એમના હિત માં હોય પૂછ્યું આવે છે ને આ કેટલો બધો ક્રોધ કરશે કે આપડે નર્મદ જશે તેમ ના એમ શું ને બંધાવી આ વિતરાગરું પહોંચી ના પહોંચાય પોતાની જગ્યા એ રાખે આજ વસ્તુ સિમનભાઈ સાહેબ બધા ઊંધું તો થઈ ગયું નથી મતલબ બધા ખબર પડી નથી આપડે લગ્ન કરવું લગ્ન કરવું એ રીત માં શું વિચાર કર હા આપડા મંત્રો બોલજે અને દાદા ની બીજી ક્રિયા દાદા ને યાદ કર્યા કરે છે અંતરાય બધા તૂટી જશે અંતરાય ઉભા કર્યા છે જેટલા વિરોધાપાત બોલવી એ સારા અંતરાય શું બોલીએ ફળ આપતા સુધી એ ને એટલે અંતરાય ચૂટવા માટે એની વિધિક્રિયાશું જલ્દી અંતરાય ચૂટે ના જવું એવું બહુ આવે શાક ને કોણ લેશે તો પછી આપડે હું તને સ્ટડી કરવા ઊભી રાખું તો આગળ કલાક દોઢ કલાક થાય તાર થોડું ખરાક આગળ બધું લઈ જાય રાખ શું કે આવી ને કોઈ નો માલ પડી રહેલો નહીટલી વાર ઉભા સારો માલ પડી રહે તો માર્કેટ માં બધું આ માલ વેચે આ દુનિયા માં માલ બધો રહેતો છે અંતરાય ના રાખે ને વાત ગયીએ ચિંતા કરવાની જરૂર નથી છે કઈ કોઈ કોઈ છોકરી જન્મી છે તેના માટે આ છોકરો જન્મ નવો આપવો પડે એ જન્મેલો છે ભાઈ જણતો નથી એની કશાની વરજ કરવા દે નથી જન્મેલો છે ફક્ત ટાઈમિંગ થાય છે એવું વિરોધાભાસ ના રાખે શું કરું વિચાર આવે અને જો વિરોધ વિચાર આવે નઈ તો દાદા તમારું પ્રતિબંધ કરું છું માફી ના શિકાર કોણ લાગે સેવા આ રોગ જગતના લક્ષ્મ નથી કયા રોગ થી આ કાડું જગતના લક્ષ્મણ ના હોય ને જ્ઞાનીઓ ને દેખાય રોગ ના પરમાણુ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 મહિના પેન્ડિંગ રે કઈ એટલે બધી વિચારો પણ કાર્ય રૂપે નો આવે અને વિચારો માં આવે ધંધો કરવો એક જાણ કરો પછી ઘડીક માં આનું થાય ઘડીક માં એના પાછું ભાગો છે તો વિચાર આપડે સામે દ્રષ્ટાંત પણ એના પછી બાકી આવે મે મેન પૂછ્યું ટાંકોટલે શું ટાંકોદ કિરણ એટલે શું એક રસ થાય સંકોચ નો આળ બહુ ભારે છે પણ આ તને ટૂંક માં શ્વાસ એટલે આપના એવો સંકોચો સંકોચ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 એટલે જ્ઞાની પુરુષો તો પાડી શકે નથી પાડી ના શકે કમ્પાઉન્ડ થઈ જાય શું તો ગુણધર્મ બદલાઈ જાય હા તો આ બદલ્યા નથી એવું વિતરાગો ગુણધર્મ બદલાયા જ્ઞાની પુરુષો બધું આનંદ ફરિયાદ ભાષા વિતરાગી ભાષામાં તો બહુ મોટો અર્થ છે પણ આપણી ભાષામાં તને સમજવા માટે આપણે બહુ થઈ ગયું બે વધારે સારી ઉંમર વધશે તારે જ્ઞાન લીધા જન્મ થયા જ બે દાણા થયા ભાઈ જાય હા અમારી ઉગ્ર હાથે તો ગમત આવે છે નહીં લોકો ભરિયા છે હળગાવી મને ધુમાડી થી આવે ને તો બહુ સરસ તાર થઈ જાય લાભી એવું કેતો હતો દાદા આ ફૂકોપીઓ છો આ જ્ઞાન નહીં આપેલું આ ફૂકોપીઓ છે આ ધૂળ માં કોઈને અસર નહીં કરતી એનું શું કારણ એને જ્ઞાન નહીં આપેલું અને પ્રશ્ન પૂછેલો કે કિંચિત માત્ર ખરાબ હશે નક્કી તો મને તો બહુ ચીર છે કે શું પ્રશ્ન કરતો એ જય સત્વીદ અમે તો કાલે વેલ પડે પણ આ પાન બધા તારું ગઈકાલ બધા પાન ખવડાય ખબર બધા ખુશ થઈ ગયા ને ડુંગરસિંહ પામે પણ પુરુષ કોઈ રીતે આપડે પેલા માં પેલો દરવાજા તોડ્યો ને જો આપડા અહિંસા એ પેલો નાખ્યો જોઈએ હા એટલે એ કિલ્લો તોડી નાખવા કેતો નથી કિલ્લો તૂટ દાદા વિરાધના કરે છે કલાકમાં આમ નહીં એનું પણ ના સમજી પડે આ તો સના કશ્યુ વેચી કર બહુ બહુ મોટો લાભ અપાયો મને બહુ સારું કર્યુંલીમ જાતે બે જણા તો બિચારા કેરી બેરો લઈ ને આરી લઈને એ પેલા વડોદરા માં એક મહાસ મળ્યા હતા ને ત્યાં એ મહાસ કાંદાવાડી માં છે હીરાબાઈ હીરાબાઈ માસતી તેની પાસે આ ગયા હશે આપડે ચંપાબેન ચંપાબેને દાદા વાત કરી તો પેહલી વાર તો કે કે એમને બઉ ના એ થયું કે અમે તો મળેલા કે છે પણ કઈ બઉ સમજણ ના પડી કે બે ચાર પદ પગાર ગવાયા સત્સંગ બઉ ના થયો છે ઉલડ હતું ને તે વખતે તારે પછી અમે કઈ બઉ એવું ના પછી અમે એક વાત કઈક જુઓ કે આ અને મારે અમે તમાર થકી કઈ કઈક કે ધર્મ નું પામ્યા છીએ તો હવે તમે રહી ના જાવ એટલે હું તમને છોડ પાડું છું ચંપાબેન પેલા તૈયાર તરત ગમે એમ કરો તમે દાદા ને લઈ આવો દાદા તો બઉ સરળ છે પછી એવા છે કે ગમે એમ કરી લઈ આવો કહે સર એ સર મા બાપા એ બધા બેસી ગયા હોય પા ચક્કરો અટકાવો આ રેલવે કઈ કે જઈ રહી છે ભૂગર્ભ માં બેસી રહી રહી છે બંધ કરું ઉલડો જો અટકાવો અટકાવો આ બધું કામ ચાલે છે આપનું કયું ને પાટ ને નમસ્કાર છે મારા જે છે એવું છે ને આપણું પાણી અનાજ નોકુલ દેવું નકમ જાય આ સ્ટીમ કોલ હે છે ને એના કરતા બળફી વાળા નાખી છે બળફી ભરા નકમ સ્ટીમ કોલ બરા કરે છે સમજી ગયો ચાર વાત મહારાજ તે ઉપાદાન નથી તૈયાર કરશે તમે એમ જ તૈયાર હોય પણ ઉપાદાન તૈયાર નથી એટલે અમને કઈ શીખવાનું આથી શું બોલે આમ મારા સારા છે પણ એ સારા કઈ ને તમારી ધ્યાન થાય નાખ્યું અને પાસે કસાય જતા રહેશે એટલે કશું પછી પછી મોક્ષ થવા માં કસાય જતા રહ્યા છે કોઈ પણ બોલી ઉઠે નકું આ જયારે દાદા તો નામ દાદા બીજા બોલતા શું થયું લોકો કે સાહેબ આ આપડે ત્યાં રોજ સાંભળવા આવે છે આ છોકરા પર બે બાપ દેવો ગુસ્સો કર્યા કરે છે કે છે એમની શી ગતિ થશે ભગવાન કેવું માલિર કે છે હિત માં બચારા મોઠા ફોડ કરી રહ્યા છે શું કે છે ક્રોધ શું હેતુ માટે છે એટલું જોવામાં આવે છે શું આવે છે દ્વારકા માટે ક્રોધ હોય તો બિલકુલ બંધાય તમને હોય નહિ એમાં વિતર અમે તો આ બધી વાળા આવવાનું બહાદુર શાહ મહારાજ વાભર્યું છે ને બહાદુર શાહ વાપર્યું દિલ્હી ના બાદશાહ છેલ્લા બાદશાહ છેલ્લા બાદશાહ ગાડી પર છે ને બે જવારવાનું હડજે પછી આમ કર્યું આમ કરો છો કયું આ લોકો દૂધ આપવા જેવા નથી લોકો બું બે જ કર્યા કરે એ જાણ કે આપડા આપડા લડકા થાય છે બેં ના ભાઈ ખાય છે જમવાની ચાપાણી અમારી એ વસ્તુ ક્યારે બને દાદા અમદાવાદ સિટી ગમે જ ગયા પણ પંદરસર બેઠા કે ને ને ને નો ઉકાળો હો બપોરે પીડાવતા હતા તો એને કી ના હું અહીંથી નહીં ઊઠું કે છે હા પછી સાહેબને તમારું જમીન એનું હોરાવાનું શું થશે સકે છે નહીં કે તનેની શું જરૂર છે કે આ મળતું હોય તો સુમસ્કેરે ક્યાંક હું ના પાડીશ સુમ સુબહ સર સુબહ સર સુમ ના ડાય ના આજ કારા માન આપણને તો મળ્યું ને એ નઈ તો શબ્દ કચી લે આપડે ચડે તો રૂબરૂ મળ્યા તા ને ઓછી કરી જ્ઞાન અપાઈ જાય તો મારે પાંચ લાખ મળી જાય એવું એ જાણે એમની ઈચ્છા એવી કે જ્ઞાન વેલા બેલ ટકા અપાઈ જાય એવું મારા ઈચ્છા એવી કે આ વેલા બેલ ટકે જ્ઞાન મળે તારે હું શું અગભે હું ગτηση ના ભણાય તો બસ ઉતેગે દ્રવ્ય ક્ષેત્ર કા બા મને મળુજી આમ કેમ ઉતારતી યાદ ગઈ ઉદાહરણ દીક કે એટલે બધા કે ઉદાહરણ કરી દેતા છે એટલે ના એ થી મેં જાળો હોય તો મારે ડરાય મારો જબીતો હતા બસ દાદા માનસે એ જાણે દાદા માણસ મારે સાડા ચાર લાખ તો ભલે ગયા પૂરું થઈ જાય પાંચ લાખ રાતું જાય હા પણ આવું ઉપાશ્રય ને બેઠા બેઠા હોય ને દાદા એ કયું ઉપાશ્રય માં ના આપણે શોધખોળ કરી કે બંગલો છે એકાંત માં છે કોઈ નથી એમાં નારાજ થાય આપડે કોઈ વખત સત્સંગ રાખીને પેલી બેન લડતી નથી બધું આવ્યો નતો આવ્યો હતા અપાઈ ગયું બધું પૂરું થઈ ગયું સ્થળ માં મોક્ષ બીજું આ મોક્ષ નો રસ્તો નથી ગયો એક જ્ઞાન થી મોક્ષ નથી લાભ ઉઠાઈ જાય કારણ ત્રણ સ્ત્રીઓ લાભ ઉઠાઈ ગઈ છે હજુ કેટલી ઉઠાવી કુંભાર ઘર મારા એવું અમે મારી ને કરીએ શું કરીએ મારે અંદર રાખી મારે એટલે અમારી આવેલ પાસરા થઈ જાય પાંચરા મારા પાછરા થઈ જાય લાયક નથી જરાય બરકત નથી બરકત વાળા હોય તો મારા જવા બે ના રે ને તો પ્રશ્ન પૂછે મારા સાહેબ કેટલો કરમ પ્રકાર નો સાહેબ સાહેબ જ કેટલા પ્રકાર કહેવાય એ તો શરૂ કરે છે ચાલો આ કર્મ પૂછે શું કરીશ પૂછે માતાનું તમે અમને પૂછો છો તમ છો ગેર વર્ષ માત્ર કરતા કેવા જ્ઞાન માં વાંચી છે પરીક્ષા હોય પછી ગમે તે પરીક્ષા આગ્રી હોય એની રીતે એક બાજુ પૂજો કેટલો પડ્યો પૂજો ના કરવાનો સાઈંગ વર માં કરી પૂજો મેળ્યો પૂજો પડ્યો પૂજો બહુ પડ્યો પૂજો પડ્યો હોત એના માત્ર નથી આપડે બીજો કાઢી તા હોય એટલે પૂર્વ વિરાધક જીલા બધું માલક થયેલું પાંચ લાખ પડી જાય આગળ બહુ ડ્રાઈવર ને આગળ ના દિવસ આગળ ના દિવસ થાય નાખ્યા લોકોનારા રોજ રોજ આટલું પાણી કોણ કરે એ અન્નપરાયણ છે મહારાજ પામે જલ્દી તો